કેવી ખૂટી હશે ત્યારે હશે મહેન્દ્ર કઈ ખબર હશે તારે કઈ ખૂટે છે કે લાગતા આપડા ઇન્ડિયા મારા માં કોઈ છે એ લોકો પુનર્જન છે એવું માનતા નથી માનતા આપડા લોકો તો કે મારા વ્યાર આવ્યા છે સાસુ આપડે તો વેરવી કે ભલે કાલે બધા તા તે બઉક મસારી કોઈ કાર્ય કરેલું કે દરજ કાર્ય તો કરીએ જ ને જીવન જીવીયે શું શું કાર્ય કરે એ સ્નાન ભગવાન નું નામ સૌચ વિધિ સ્નાન ભગવાન નું નામ તમે છો બીજું કોઈ કરે શરીર કરે છે શરીર તમે શું કરે છો સાડા છ પોણા સાત સવારે સાડા છ પોણા સાત વાગે મન ઠેકારે છે દીકડે કેટલા ઠેકારે છે શાંતિ થી વિચાર કરવાનો એટલે નામ નઈ દેવાનું પણ આખો બંધ કરી શાંતિ થી વિચાર કરવાનો બરોબર શાંતિ વિચાર કરવાનો આખા દામ બીજો કોઈ તમ તો કોઈ કાર્ય કરતા ને શરીર જે કરે તે કામ કરે શરીર જે કામ કરે છે શરીર જે કામ કરે છે ન ભાઈ આ તે તો ભગવાન એ બદલે એકલું જ કરે છે ને એ સહી કરે છે આત્મા સહી માં જે આત્મા છે એ કામ કરે છે બધું કે કે શરીર માં જે આત્મા છે એ બધું કામ કરે છે તમને શું કામ કરે આખા દામ ઓફિસ માં દઈએ છે ગયા નહિ કે ના જોબ છૂટી ગઈ એ શું ગયા મારા આપડે જો કરતા હોઈએ તો આપડે ના જઈએ બને જ ને ના એવું નથી આમાં તમારું કયો ભાગ તમારું કરતા છે તમારું કરતા પણ ક્યાં છે આત્મા નો ઉદેશ તમે તમે નોકરી કરો છો શું કહ્યું આપડે જઈએ જવાબ ના પાડે આપડે કરીએ જવાનું કોણ ની સત્તા આપણે એક ભાઈ છે પચાસ સાત વર્ષની ઉંમર હતી પદ્માસર વાળી ધન વાળી પદ્માસન છે એટલે પછી મેં કહ્યું શું કરો છો તમે હું ધ્યાન કરું છું કે બીજદાર ગયો એ રીતે ધ્યાન કરતા હતા બીજદાર ગયો નતા કરતા કેમ આ ધ્યાન નથી કરતા તારે મારા બોલ્યા નહી પણ એમને ક્યાં તક કરતા હતા કે સમય કરતા હતા એ શું બોલ્યા તમે સમય કરતા હોય તો ધ્યાન કર્યા કરો અને પગ કરતા તમે શું કરતા કોણ કરતો તમે શું કરો છો મને દેખાયો આજે ભગવાન ના છે ને તે ભે હાર્યું છે તેથી કરો છો ભગવાન ના હાર કરો તમે શું કરી શકો છો શું કરી શકો છો વિચારવું જોઈએ ને તમને કેમ લાગે છે વિચારવું જોઈએ ને એ શરીર કરે છે એ પ્રારબ્ધ કર્મ આધારે ફરે છે શરીર શું કર્યું પ્રારબ્ધ કર ના આપણે જે કર્મ કરેલો ફળ આપવાનું જયારે સન્મુખ થાય ત્યારે પ્રારબ્ધ કહેવાય શું કયું ફળ આપવા સન્મુખ થાય ત્યારે શરીર મળતું કામ કરે તો પછી માણસ નો પુરુષાર્થ ના રહ્યો भगवान शक्ति आपे प्रमाण कर्म करो भगवान शक्ति आपे ए प्रमाण कर्म करो कि भगवान शक्ति आपे એ તો લોકો છું કેમ તમે ચોરી કરો ત્યાં ભગવાન પ્રેરણા કરે છે એટલે શક્તિ એવી આપતા નથી યાર એ પ્રમાણે સમજ હોય ને કામ કરવું જોઈએ એ પ્રમાણે સમજ હોય અને એ સમજ પ્રમાણે કામ કરવું જોઈએ ભગવાનતા નથી ભગવાન તો જ્ઞાતા દસતા પરમાન ભગવાન પ્રત્યાઘાત પર માટે ચેતી ને શું કરું ચેતી ને દરેક કાર્યો કરો તમે સમજો ને ભગવાન નામ પર કરીને ગપ્પો મારીએ ચાલે નઈ ભગવાન અમારે પ્રકાશ આપે છે અને એ તારે તારી જવાબદારી પર જે ઉપયોગ કરે તારે ચોરી કરવી કહે અને દારા આપવો દાર જેનાથી આ પ્રકાશમાં બે હજાર તારે તું ક્રિયા કહીશ તેથી બે હજારનો ફળ ઉભો થશે એ ક્રેડિટ રૂપે થશે એક બેબિટ રૂપિયા થશે સર જો પુણ્ય કરીશ લોકોને સુખ આપીશ તો ક્રેડિટ થઈ તારી બેંકમાં લોકોને દખ આપી તો ડેબિટ થશે આ ક્રેડિટ ભૂખમાં ક્યાં જવાનું ડેબિટ થોડું હોય અને ક્રેડિટ વધારે હોય તો મનુષ્યમાં આવવાનું ડેબિટ થોડું હોય ક્રેડિટ વધારે હોય તો મનુષ્યમાં આવવાનું ક્રેડિટ ઓછી હોય અને ડેબિટ વધારે હોય તો જાનવર મજવાનું ને અને એકલી જ ક્રેડિટ હોય ડેબિટ ભાઈ તે દેવ લોકો બજવાનું અને એટલી જ ડેબિટ હોય એટલે આપી દઉં ડેબિટ હોય તો આપી લઈ લેવું એ બધું આપતો બધું કરી નિકાલ કરી નાખવું મોકશે જવાનું બધા એને રસ્તા છે તમે સમજમાં આવ્યું ને अत्य तो प्रकृति ने प्रकृति ने हूँ परेश एकता देहाद्यास सुहाद्यास समझ ने, ने, ने देह आत्मबुद्धि નહી શું કહ્યું દેહ માં આત્મ બુદ્ધિ હું જાનાથી શું થાય કે કરવો બંધાયું બંધાય જવું પડે અરે જ્યાં સુધી પ્રગતિ નો પુરુષ જુદા પાડી આપે જ્ઞાની પુરુષ લાઈન ઓફ બીમાર કે છે નાખી જુદું પડે ત્યાર પછી પુરુષાર્થ થાય ત્યાં સુધી પુરુષાર્થ તો અત્યારે ખરો ભ્રાંત પુરુષાર્થ ભ્રાંતિમાં એ ગપ્પુ નથી ભ્રાંતિ ગપુ નથી કોઈ અપમાન કરે શું નામ ભાઈનું જયંતભાઈ જયંતભાઈ જયંતભાઈ તમે તમે ખરાબ માણસો તમે અમારું આમ નુકસાન કર્યું એમ કર્યું કોઈ કે બ્લેમ કરે તમે નો ભે ભલે જોખમ છે શું છે એ તમે હું ભરપુર કર્યો માટે મહારાજ કર્મ ઉદય છે અને આ નિમિત્ત છે બ્લેમ કરનારો આ મહારાજ કર્મ નું છે આ બ્લેમ કરનારો નિમિત્ત એવું જાણીએ એટલે ત્યારે બ્લેમ કરનાર ઉપર આપણને એ ના લાગે ખરાબી ના થાય સારા કર્મ બધા પુણ્ય કર્મ બધા છે નહીં તો પેલા પાપ બંધા છે કારણ કે એક તો તમારો જ કર્મ ઉદય ને કોઈક થતો બચારો નિમિત્ત બની ગયો તેથી કરીને ગુનો તમારો જ છે તમારે નિવેડો લાવવો જોઈએ શું થયું અત્યારે મુંબઈ માં તમે આવ્યા હોય અને કોઈ સ્ટેશન પર ઉભા છે અને પછી ઘેર જવાનું થઈ ગયું એટલે આ ભાઈ પરેશ મારા એક ફ્રેન્ડ રહેશે ત્યાં ફ્રેન્ડ ને ત્યાં ગયા બધા પાંચે જણ અને હરા ગયા મૂંપાડી એ ચંદુભાઈ બાર ઉગાડે ના ઉગાડે તું કીધું કહું પરેશ એટલે પરેશ ને ઓળખાય એટલે ઉગાડે ના કરે પછી પરેશ ને એકલા ને એમ કે છે હા બસ બસ ના બીજી કઈ ના જઈશ નાો પધારો કે હવે બહાર બધાને અને પછી ચંદુભાઈ મનમાં શું થાય બોલે મનમાં શું થાય અત્યારે કઈ શું એ ખોટો પુરસાદ કર્યો કે શું કયું અરે તમે આમ બોલાવો છો અને પછી આમ શું કરો છો વિરોધાભાસ બોલાય એટલે હેલ્પેટ કરે એવું મન હોવું જોઈએ કેવું હોવું જોઈએ પછી વિરોધ કર્યો કરવો ખોટો પુરસાદ થઈ ગયો છે અને આ જે છે તે બોલાયા એ તમારા પ્રારબ્ધ ફળ છે અને જે મહી અત્યારે કઈ થી મુરસાદ નવો આવ્યા અત્યારે ભોગવવું પડશે मैं कहीं शु करे कृष्ण भगवान ने मानता है क्या भूल थे बधेला से बेचारा ते हो सुधारो कर भाई चंदु भाई तो થોડી થોડી આપણે ઘરે બોલ્યું છે અરે ચંદુભાઈ ને અત્યારે ચા અત્યારે કરી ચાલશે એટલે ભાઈ બાજુ પાસે કુદાકો આ જીવન આપણું ના હોવું જોઈએ શું કહ્યું પડ્યા છે એટલે સારા મન થી કેમ ના કરવું જો પડ્યા છે તો આયા છે બોલાયા ગયા નથી આયા છે તો સારા મનથી સારી રીતે પતાવી દઈએ નહી તો જ જવાબદારી છે સમજાય વાત છે કે નઈ ભલે કહીએ અહી સુઈ જાઓ ખાઓ પીવો આપડે એને ખીચડી કરીએ એનું બધું નથી મહેમાન એમ નહીં કહેતા કે મને વેડવી મૂકો કીધું કરી ખડાયે પણ એના ભાવથી પ્રેમથી શું શું કઈ ઓછું સાદર હોય તો કહી દેવું કે આ બધું છે સરસ છે એટલે મહેમાન કોઈ પ્રજ્યો જ નહીં મહેમાન તો બહુ સારા હોય આપડી આપણું જોતું રહેશે ખોલ ખોલ કરીએ મોટા ગોદલા કરતા ના જોયા હોય નઈ કદાચ હોય તો આપીએ ના હોય કહી દઈએ કે ભાઈ આપણે એ બધું તપાસ કરી નાખો ના ક્યાંય પ્રેમથી બોલનાર કઈ હરકત આવું પ્રેમથી બોલું કેમ ની જરૂર છે એટલે દોડ જરૂર નથી એમાં કોઈ આપણું વધે નહીં કોઈ ને કરી ગઈ છે આપણું બધું દેખાડે છે બધા ઢોંકીને કપડાં પહેરે છે તમને ખબર પડી ને એટલે સમજાય એવી વાત છે આ ખરેખર પુરુષાર્થ છે સમજ ને પુરુષાર્થ તો આપડે નહીં કોઈ ખરાબ બોલે આપણું એને હવરી ઇફેક્ટ પડે હવરી કરી નાખે પુરુષાર્થ સમજ કોઈ બોસ બસ ચીડાયો ભાઈ એટલે આપણે મેં કયો ગુનો નહીં કર્યો છે આપડે શું માની મેખર નહીં પેલો ચીલાતો હોય તો આપડે એવું ના સમજવું જોઈએ કે ચાલો ઘેર થી આવ્યો છે ઘે થી ઝઘડો કરી નાખ્યો રસ્તામાં કઈ ઝગડો થયો ઝઘડો થઈને આવ્યો છે એ મૂળમાં નથી તો આપડે મને ટાળા છે શું કરું છું ત્યારે આપણે એ ચીડેલો એટલે આપણે પાસે કરીએ તો પછી ભર થાય તો બધા ટીડકા હોય ધણી નું ઘેર પડે મોડું બગડી ગયે આવે ઘરમાં તારે કે બરાબર મોડા મને એ લાગે છે આવું બોલાતી છે શું સમજી જવાનું કાઢ ધણી મૂળમાં નહીં એટલે એમને સારામાં સારી ચા ચા નાસ્તો અને મૂળમાં ના હોય તો મારે મૂળ ચારું થઈ કરવું પડે અને એ મૂળમાં ના હોય તો આપડે કરી કારણ કે ઘણા ભેરા તમને ખબર હશે તમારી ગાડી મૂળમાં ઠંડી ફેરવવાનું પંખો ફેરવાનું ના કહેમા ના લાવી પડે ગાડી ને હા અમને મૂળમાં લાવ આ ગાડીએ મુરબા નારાવી પડે આપણે હા મુરબા લાવી જ એમને શું ભાવી રાખવું આપડે અને જયારે મુરબા લાવે ને ઝટ પટ બનાવી મૂકી દેવું એ અઘરાતા હોય ત્યારે આપણે તમારી વાત ખરી છે હું આ તો મન રેતર મૂળવા લાવવું પડે આપડે ગાડી મૂળવા કેમ લાવીએ છીએ કારણ કે આપડે જાણીએ ગાડી છે એટલે નહીં ચીડાતા અને અમને ગાડી નહીં આપણે જે મિકેનિકલ પાર્ટ છે ને તે ગરમ થાય છે અને તમે આ ગરમ થઈ ના એ નહિ થતી આ મિકેનિકલ પાર્ટ ગરમ થયો છે જે હાલ મળે તારા બાપ આવો ને તું બાપ ઉરીફાન તમે સમજ ને આ ભૂલો કાઢી છે આપડે સુસે સારા વિચાર આ ચાર વિચારના મારી ઘેર કાઢી તાર મત થઈ ને આજ પિસ્તાળી દિવસ થી મતભેદ નહીં એ શું ને સંસારી જવા માં આવે તો મારું મન કેવું થઇ જાય નહી પચીસ કલાક છે મન તમે સમજો ને આ તો સમજવું પડશે ક્યાં સુધી આવું કોલમ ફલમ ચડાવીશું મેલ પોલ ચલાયું સમજવું પડે ના સમજવું પડે નઈ અને આ આપડી ભૂલાઈ ને મૂર્ખે ફૂલી ને વડું વડે બધું આટલું બધું ભણ્યા ને ખોનદાન છોકરા તમને રાત કોમ્બા લાગશે કે જરૂર નહી કોઈ જગ્યા દીકરા છે વાતચીત કરજો કેટલો બધો કેટલી બતાવીસ કેટલી ભાઈ એક છે દરેક અમદાવાદ આવે તો આવજો દેવ દિવારી પર આધાર સોસાયટી ઉજવનાર છે બાપુજી નથી મધર છે બીજા ભાઈઓ છે મુંબઈ રહે છે ચાર બધા ને ખુલાસા મળવા જોઈએ ઓબ્ઝર્વેટરી વર્લ્ડ ની શું કયું તો આપડે ઓબ્ઝર્વેટરી લેવું જોઈએ નથી અરી ફી નથી કચ્યું તારે ગયા છે કે તું નાગરી કરે છે કે નાજી અભિવાદન એમ પૈસા લેવ નથી લેવ તને ખબર નહી પડે ખબર ન દે કે જો પૈસા લો છે দেখো દર ભરમો કે કરું છોકરાઓ સાચું છે છોકરાઓ દે સાચું છે હાથે મારે ઘણા થાય બઉ સારો હોય શું કઈ મેં જોઈ લે હાથે મારે છે હ કઈ ને આવ્યા પછી આપણે ગાડી ને પેલું ગરમ કરીએ ઠંડુ કરવા માટે ગાડીએ નઈ ઉઠી બધા એના જેવું બધું સમજવું પડે ના સમજવું પડે આપણે તમારે જેવો બધા સારા હોય ને તમારે પેલા પોત્રીસો દર તારે પોત્રીસો આવતા મારા નાના નીકાય નઈ કશું બેંક માં મૂકી રાખવાના બેંક માં સારા સારા કાર્યો ને દવાખાના ત્યાં લોકો હેલ્પ કરી ને પાંચ પચાસ હજાર હેલ્પ કરી અને એ તો આ લઈ જાય સમજવું માણસ ના કહેવાય કેમ બોલતો કરાયો ના કરાય હોય તો કઢાવે આપડે વધ્યા હોય કે ના વધ્યા હોય તો એ આપણા પોતાના માટે છે ગરીબ હોય બિચારા નોકરી ભણાવવાના પૈસા ના હોય શીત ગયા તક કરેલું તાલ ને આ મા બાપ તો અવતાર મળે અને બધું આપડે સંજોગ ભેગા થાય એવા અવતારમાં કઈ કરીએ તો થાય ને ઘડિયા શું કરતા સો ટકા જુદા સિક્સ પર જુદા મૂકી રાખે એ સારા કામ માં વખરા નફા માં નફા માંથી ત્યાં પસંદ રાખવા જોઈએ શું કાય નો વધારે થાય બાર પંદર ટકા થાય અત્યારે વધારે ના કહે તો આઠ ટકા કાઢીએ નફા માંથી શું કઈક નિયમ હોવો જોઈએ નાના મી કે છે નઈ કેમ નાના ની કે છે ના અહીંયા નામ આપડે આપ્યું એ નામ જાય છે પાછું ખૂટી પડે ને બધા પાછું નામ લઈ લોડેલી નામ ખૂટી પડે બધા નાનામી કાઢે જે પાકા લોકો છે કાતા લોકો મા નામી નામ ધરાવ માટે અને જો અનામી થઈ ગયા પછી નાનામી ના નીકળે શું કે તમારી તમારી ના નીકળે દેહ નીકળવાની પણ તમારી પોતા ના જે પૂછે એવાર બધો ડ્રામેટિક છે કેવો છે ડ્રામેટિક એટલે ડ્રામા ભરતુઆરી બોલે કે હું ભરતુઆરી છું રાજા પિંગલા રાણી મારી છે એ ખરેખર વાત છે હું ભરતુરી બોલે ખરો પણ અંદર ખાણે જાણ હું લક્ષ્મીચંદ છું હવે એટલા નાટક પૂરતું જ એવું આ ડ્રામા ડ્રામા ડ્રામા જ છે આ તો લોકો હાથ ઉભા ચંદુભાઈ ના સસરા ને મને આવું કેવું કેવું બોલ ગયો મારી ડાયવર્સ દીધા નહીં જાય કરવાનું હોય તો ત્યાં ન થઈ ગયું હોત એ કરવાનું નથી એ તો કૃપા થઈ જાય ભગવાન કૃપાથી તો આ ભગવાન પ્રગટ થયા છે ને વિનંતી કરી નથી કાલે કૃપા ઉતારી ભગવાન ની કૃપાથી લાઈ લાઈને બીમાર કે પડી જાય શું થાય કારણ કે ચાર વેદ ને તો વેદ શું કે છે જણો છો તમે જેમ ભાઈ વેદ શું કે છે જાણો છે તને ભાઈ ખબર ન ચાર વેદ ભણે ચાર વેદ બોલે શબ્દ ને તમે નેતી હવેલો ચાર વેદ ને હાથમાં ખોધા હોય કે આત્મા કેવા પ્રાપ્ત થાય શબ્દ છે અને આત્મા સુક્ષ્મતમ છે ક્યાં સ્થુલ માં સૂક્ષ્મતમ હમાય કેવી એટલે વેદે શું કહ્યું આત્મા અવસ્તરીય છે શબ્દ થી શબ્દ છે શું છે માટે ગો ટુ જ્ઞાની જે વેદના ઉપરી છે ચાર વેદના ઉપરી જ્ઞાની પુરુષ ની પાસે જોડા બધા પામી ગયા બધા પામી ગયા પછી પછી સર્વિસ કરે છે સર્વિસ ચાલુ છે એન્જિનિયરિંગ સર્વિસ એ દાહી થાય હું દેખાડું થાય એવું નથી એટલે તમારે હું કાલે લીફ્ટ લિફ્ટ ચાલુ કરીશ લિફ્ટમાં બે જવાનું હાથ પેક બાર નહિ કાઢવાના ફક્ત શું ચાલુ લિફ્ટમાં હાથ પગ બહાર કાઢી શું થાય ભાઈ તદ્દન ન્યુ છે કેવી છે નવી ઢપ થી અને તરત કામ થાય એવું તરત જ ફરા રોકડા ઉધારતા છે કે રોકડું જોઈએ રોકડું જોઈએ રોકડીયા ખરા લાભ લઈ ગયા બધા 10 કેટલી વસ્તી આઠ લાખ માં બહુ મોટું કે તમે શહેરમાં મ્યુનિસિપાલિટી ત્યાં કામ કરે જુદી પણ સાથી આવે છે તપાસ કરી ત્યાં જવાય જવાય એટલે કોઈ વખત એકલું લાગે મે રેડિયેટર બદલવું તો રેડિયેટર બદલવું તો રેડિયેટર નવું નાખું તો જૂનું રેડિયેટર જ સારું લાગે રેડિયેટર જૂનું છે ને કે સારું થાય એમ કહે છે એકલું લાગે અને ધાર્યું ન થાય એટલે એકલું લાગે અને ધાર્યું ન થાય ઓ હો હો ધાર્યું ના થાય એકલું લાગે લખ્યો છે લાવી જતા ગોટકો શું ધાર્યું કરાવવાનું બહુ ભાઈ એટલે ધોખો પડે તો શું કહ્યું આપડે કામ કરવાનું આખું ફરજીયાત આપડે કામ કરે જોવાનું શું કરું આપડે થાય જાય તુરંત વાતીયા ભલાઓ ના ના સારા ગુટકો લકોને કામ લાગે એ એ સીતાને કોગડે કામ લાગે પછી આવતું દાદા ઓય આલો કર આલો પણ જરા દે ને પછી વાર પેલું તે તો આલો કું ચલાવો તો પછી લાવું છું એ તો બોલાય દે ભરે ધારી કરે એમને બહુ ભાઈ છે પુરુષો બચારે ભોળા ભલાય એટલે શાસ્ત્રકારો કહ્યું નહી વાત એમની સાચી છે એ લોકો કેવા પ્રમાણે કારણ કે પુરાવા પે એ અત્યારે વાત સાચી છે પણ સ્ત્રીઓને પેટે ભગવાન બધા જન્મે રહે પેટે છે એને કેમ અન્યાય થવો જોઈએ વાંચ્યાં ભાવ બેન લાંબુ છે પણ થોડું ઘણું વાંચ્યાં ભાવ